आओ, आओ, मारा मारा वालकुडा नाना नाना वार्ता के अरे वाह भाई साबलो आज तो आम दूर दूर कच्छना केरा मैठा बैठा त्विशा पर्व वार्ता सांभ त्विषा बहन पर्व भाई આજે હું તમને એક સરસ મજાની વાર્તા એક હતો ગોવાળ આ ગોવાળના લગ્ન લેવાયા ગોવાળ તો પાલખીમાં બેસીને નીકળ્યો પરણવા માટે સાથે લીધા સરખે સરખા ગોવાળ્યા દસ બાર અને મારગની કોરે ખાબોચ્યું ખાબોચિયામાં પાણી ઓછું ને કીચડ ઝાજું કીચડમાં એક ગાય ફસાઈ ગઈ હતી ગોવાળને જોઈને ગાય બોલી અરે ગોવાળ મને આ કીચડમાંથી બહાર કાઢ મને મદદ કર ભગવાન તારું તારું ભલું કરશે ગોવાળ ગોવાળને થયું કે આ કીચડમાં હું શું કરવા મારા કપડા બગાડું ગોવાળ તો કે ગાય ગાય મને માફ કર મારે તો બહુ ઉતાવળ છે મારી પાસે તો વખત નથી મારે તો પરણવા જવાનું છે પરણવા વિનંતી કરી પણ ગોવાનું છે એ તો સાંભળું ના સાંભળું કરીને નીકળો આગળ ગાયે એને સાપ આપ્યો તારા લગ્નના કપડા બગડશે એ બી કે તું મને મદદ કરતો નથી માટે જા તું જે કન્યા તું કન્યા જઈશ ધ્યાન પાલખી વાળાઓને આગળ ચાલવા કહ્યું ચાલો આગળ ગાય તો દયા આવી અને એ કે સાંભળ પણ તને પાછો માણસ બનાવી શકે તો એ જ તારી વહુ ગોવાળે તો એ પણ સાંભળવાની દરકાર નઈ કરી ગોવાળનો ગવાયા કન્યાના સેથામાં કંકુ પૂરવાની વિધિ હતી વરરાજા કંકુ પૂરે એ પ્રમાણે ગોવાળ તો હાથમાં કંકુ લઈ ને કન્યાના સેઠામાં પૂરવા લાગ્યો પણ અરે આ શું जेवी उभा रो ते कोई दुखी थो नही मार एवं नसीब हे हू तो एनी लो बोलो जान तो बदली पड़ी गई गधेड़ा वर्राजा रूपा गुणियल कन्या पहुंचा गण गोक मश्कारी करें पेली कन्यातु नहीं तो बहुत खोटू लगे एने विचार्यू कि जहाँ एने कोई ओ गु કોઈ નઈ કહ્યા વગર એક રાત ના પોતાના ઉચાળા ભરીને ગામ બહાર નીકળી ગઈ બે જણા ચાલ્યા કરે છે આગળ ને આગળ સવાર પડી બપોર થયા કન્યા થાકી છે ક્યાંક વિસામો ખાવાનું મન કર્યું માર્ગે આવ્યું એક તળાવ તળાવને કાંઠે તો બેઠી સાથે જમવાનું લાવી હતી ભાથું ભરીને એણે ખાધું ને પાણી પીધું નજીકના ખેતરમાં પંદર વીસ ખેડૂતોની કાંખમાં એક છોકરું હતું ભથવારીએ તો ટોપલા માંથી ભાતું ખેડૂતોને આપ્યું ને પોતે એમને માટે સારું પાણી ભરવા તળાવને કાંઠે ગઈ પેલું બાળક એની પાછળ પાછળ ગયું બરાબર એજ વખતે કોઈના લગ્નનો વરઘડો ત્યાં થઈને ગળાને દોરડું બાંધી ને જળાશયમાં ઉતારવાને બદલે એને તો પોતાના બાળકને ગોળે દોરડું બાંધુ અને પેલા તળાવમાં ઉતાર્યું પેલા બાળકની બૂમો કોણ સાંભળે એ બચાવો બચાવો પણ એની તો ને બદલે પોતાનું બાળક હે બાળક કઈ જીવે ખરું હવે ભથવારી બરાબર ગભરાઈ ગઈ પણ એને લુચાઈ કરી એ તો બાળકને હાથમાં લઈ ગઈ રાજા પાસે અને કહ્યું વાળી બાઈ ત્યા હાજર હતી એને આ જોયું હશે હમ બરાબર રાજા એ તો ખેડૂતોને પકડી મંગાવ્યા ખેડૂતોએ જે બન્યું હતું તે કહ્યું પણ પેલી ભથવારી તો એક બે ના થઈ રાજાએ ખેડૂતોને કયું તમારો કોઈ સાક્ષી છે ખેડૂતોએ પણ પેલી ગધેડાવાળી બાઈનું જ નામ દીધું રાજાએ એ બાઈને તેડાવી મંગાવી બાઈ તો ગધેડા સાથે જ મહેલમાં પણ પોતે ગધેડા સાથે જ આવશે એવી એને તો હઠ કર્યો રાજાને ભારે કૌતુક થયું ગધેડા સાથે સિપાહીઓને કે ભલે ગધેડા સાથે આવવા દો એને બાય આવી સાથમાં ગધેડો છે રાજા એને પૂછ્યું હોય કહીશ તે સાચું કહીશ મહારાજ અને સાચું કહીશ તેની ખાતરી એ કે જો સાચું હશે તો આ ગધેડો માણસ થઈ જશે અને જૂઠું હશે તો આ ગધેડાનો ગધેડો જ રહેશે રાજા કે ભલે તો તું ઈશ્વરના સોગંદ ખાઈને જે બોલે છે તો તે પ્રમાણે તારો ન્યાય કરવામાં આવશે હાથ ફેરવો ગધેડો તો ધીમે ધીમે ધીમે માણસમાં ફેરવાઈ ગયો પાછો સાચું બોલતી હતી ને એટલે પેલી ભથવારીને પછી તો સજા કરવામાં આવી કે આ ભથવારી જ જૂઠી છે એને જેના બાળકને મારી નાખ્યું છે ગોવાળ અને એની રાજા એ પુષ્કળી ઘડીને આજનો દાડો આ ગોવાળ ગાય વાત બરાબર સાંભળે છે भाई, सा मजा पड़ी ने चलो आजो आओ आती आओ काले, हूँ तमने बीजी सरस वार्ता मजाता कहवा भाई जल्दी जल्दी आवी पाचा। आओ जो